પડે આપડે ના સ્વીકારી જ્ઞાન હાજર થાય છે પણ પછી પેલું વધારે જ્ઞાન હાજર છે પેલું બાજુ ખુશ ખુશ કરે છે આટલા પૈસા ગયા આટલા ગયા આટલા ગયા મન ગુમાન શું કરે પૂછે લોભિયા ને ખૂચે લોભિયાને ખૂચે લોભિયા ને આવડે તો કલ્યાણ જોયું નથી દેહ વીર્ય વધે તો આત્મવિર્ય ઘટે એવું કરું ચોક્કસ ચોક્કસ પૂછે છે જ્ઞાન પછી પણ આત્મવિર્ય પણ જો વિચારો ને વિચારો સરસ હોય ગણમંત્રી ના વિચાર હોય તો એવું તો સાજો થાય એની મેળે આવે છે બુદ્ધિ આપણે ફરતા હોય ક્યાં ને ન્યાય કેમ કે એટલે આને મૂળ વાત કહેવા માંગે છે કુદરત નું આ તમે બુદ્ધિ થી તમે જુદા પડી જાવ એટલે બુદ્ધિ આમાં ભોગવે નહી ભૂલ વાત ના ન્યાય માં ભૂલચૂક હોય બધી ઊંધી પછી થઈ જાય આ ન્યાય હા એટલો બધો ન્યાય પેલા ને ગાડી એક પેલા મોટા મોટો ન્યાય ન્યાય તો ભગવાન નો ન્યાય નથી ભગવાન ન્યાય હોય તો પશુ આ તો નીચે નીચે બે ને બે બે ગુણ્યા બે થાય ગયું બે નહીં એવું ને રકમ બે સર હોય તો ગુણાકાર વધે બે સરખી પૂછ્યું ચાર થાય બે ગુ બે એ ચાર થાય ત્રણ વધ ના ના ગુ કર ના વધે ના વધે આપડે ગયા અને હવા મુઠ્યા ને ચાર ગુલાબ થોડું ત્યારે કપાઈ ગયેલા લીધા જોતા ને આજે ન્યાય કરી અને ઉંદો ધો દેખોડે ન્યાય કરો ન્યાય આપણને શું શું આપશે ન્યાય એ ફરી રહ્યો છે બીજી રીતે ઉત્તમ થાય અને ઉત્પન્ન ફાયદા કરે ને પાણી સરસ થાય જવાબ આપવાના સરસ થાય બધું ડેવલપ થઈ ગયું થતું હિન્સત્વ કેવાય બોલે તો આથી બધી મસ્ત પડે એવું નહીં જોયું ઉમર થાય એટલે થાય ને એટલે ઉમર થાય એટલે થાય ને રાહને ઝગડને થાય નહોતું નવ દેયો બોલતા બોલતા થાકા લાગે સુમન엔 બેડન પંજો પંજો એ તો ફરેને લીધો ત્યારે ભ્રમ કે ભ્રમ કે દે કે અપમાન કરનારી જગ્યા છે ના જગ્યા સહી સલામત થઈ ગયું એવી કોઈ જગ્યા અપમાન તારીખ અપમાન વાંધો ના આવે ત્યારે પણ કરે એ તમે બરોબર કે એટલે બધા અપમાન જ છે તને ખબર ના આપે તું તારી પાછા જવાન શક્તિ આપો પછી સંદાર જવાન ધરા જવાનું નહીં આપે મેક્તિ આપે તો આ શક્તિ મારવાની તો આ બીજું કોઈ પાંચું અત્યારે આપ વર્ષે એવું જ એમને લખ્યું છે પુસ્તક માં કે સરા બાર વર્ષ એમ કે ઊંઘ્યા નથી એ વાત બરોબર નથી કે ભગવાન આત્માની જાગૃતિ રહી હતી ને હા એટલે અમને બધું બહુ એવી રીતે અમને તૃષિ નહીં નથી તુલસી તૃષિ પણ અમને થી માને છે ન્યાય કરવો હોય તો આ જજમેન્ટ નહી દ્રષ્ટિએ કરવો ન્યાય ભોગવવો હોય તો શું બંધ વિચારે તે દ્રષ્ટિએ ભોગવવાનું ન્યાય ભોગવવા માટે આ જજમેન્ટ નથી આ ચાલુ જજમેન્ટ છે ન્યાય ભોગવવા માટે નથી ન્યાય કરવા માટે શું અમિત વાત કરે ન્યાય કરવો હોય તો પાંચ છોકરા ને પાંચ આપી દેવાનું ન્યાય આવો કરવો જોઈએ ન્યાય ભોગવો દે તે શું બને છે તેવા કાયદા સર એક કાયદા એક જ બે તમત કરી છે રાજાની બન કે તારાથી તમારું રૂપ છે બધું એકનું એક જ રૂપ છે સમજવાની જરૂર નથી અથડામણ બીજું કશું સમજવાની જરૂર નથીનાથી મુક્ત લોકો મોજ કરવા દેતા નથી કે લોકો ખાઈ ને મોત કરવા દેતા નથી કેજ હા મોત કરવા દે ને આપવાયું છે સામા સામે અસમાધાન થાય એ કરેદ પડે એ બધા સામધાની સમાધાન થાય એ ધર્મ કરવા જાય છે બધા એવું છે અને કાળજે ઘાળ લાગેલા રોજા એ તો સાદી ત્યાં ન્યાય ક્યાં ખાતે તેની આ દુષ્મસ છે આ આ ગુવાટી નીકળતી નથી એમ કહ્યું છે કે ઊંચે મૂળ છે અને નીચે બધી શાખાઓ છે જો ધી કગડી કે શું હોય એનાથી બધું આ પૂટા છે ગરીબ્યું એટલે આગળ આ પાંચ ઇન્દ્રિયો બધી આવી છે આ છે તમે કાઢો ગીતા અત્યાર સુધી ના બધા ટીકા કરનારા બીજા બધા કરનારા બધા ન્યાય ખોરા રહે માર થઈ ગયું મરી ગયા દાદા એક સ્વામીજી આવ્યા છે હા ભાઈ એ ધરતી ક્યાં બોલતા હોય કે હિન્દુસ્તાન માં સન્યાસી આય નઈ એમને જરા સારું નહિ આવડું આવડું પીરે છે અહંકાર મમતા ગયા અને તમારું તમારી પાસે દેખાય છે ગરબી બદલી ત્યારે બધું દેખાડ્યું છે પણ કોઈ પુસ્તક માં હોય નહીં એક વિચાર કર્યો છે નિર્વિકલ્પ થવું છે તો શું બન્યું છે ન્યાય વિકલ્પ થવું હોય તો ન્યાય ન્યાય ખોર વિકલ્પી થવું હોય તો ક્યાંય વિકલ્પી થવું હોય તો ન્યાય ખોય સાહેબ ના શું કેતા લક્ષણ છે એમાં લક્ષણ હોય પાછલા લક્ષણ હોય તો જાણું સાસો નું લક્ષણ હતો થાય છે આત્મા ને બ્રહ્મરા બંધ થઈ ગયેલું હોય મારી હવે ત્યાં ચડાયું સં્યાસી <test> જેટલા <tools and effects> ફોટામાં સં્યા છે એ હતા કે આપડે માગામાં હોય તો આપડે એમને કેવું કે તમારા ફોટામાં હોય તો તમે તમારી સં સમજ મા લોકો ભમાયા લાલચ કાઢવા માટે લોકોને ભમાઈ મા લોક ભમી ગયું શું બિચારી અને લોકો ને જરાક લાવે છે તે પડી નીતિ હિન્દુસ્તાના લોકો મર બાબા ને બાબો નથી એટલે મેને પૂર બાબો તારો તો છે ખાના પીની ખગડા બોલશે ના આપી જેમાં અધિકારી બનતો હોય એ મિલકતો આપી દે અધિકારી ના બનતા એ મિલકતો નથી આપવા બીજા બધા આપડે બોલાવી મારવા એ ના શકમાં દીગર ગાય ના ગાય તો ઘરગુર દે કર દે ઇલાઈ પદરે એને કહેતા આપણે તેરેજી ચલુ કે કે આપણે અને કામમાં કામમાં કામમાં રાખે સુ બ તો બરાબર દા કાવળિયા થઈ જાય નહીં કે એનો એરોસી જીવન દેતા હવે એનો પૈસા દુર્યોગ લાવનાર ઉધાર છે લે જનાર સંગરાપરી ના હોય ગુગરા ના પણ ગુગરા દે મિસ્ક આપો બબડા ના પડક થી દે દે લે ગબઈ કે અમારી પાસે જે છે આપી ઉંદર જ જાય સાલ ઇન્ડસ્ટ્રી આ તો વધારે ઘાસ તો વન છે એક તારું કે બીજો તારું છે ને લોકો પોતાના સ્વર્ ભૂલી જઈને આ બધા ની સાથે થાય બધો કુસંગત કેવા કુસન પણ આવતો સે સત્સંગ પડેલો ત્યાં ભેગા થયા છે બરોબર ભાવના ભાવના ને મે કરે છે નોકર ખબર નથી નોકર ની ખબર નથી કોઈ બઉ ખ્યાલ નથી એટલે આજે જરા એ વિસ્તાર થી કેજો આજે જે નો સંસારીઓ પેલા ને અજ્ઞાની નોકરવી અરે આપડે ન કરવી પણ નો કરવી એટલે શું કે અંદર થી ઓકડો કાઢી રાખી રહ્યો આકાર વધે પણ તું આંકડો રેવા દો બસો નહીં આકાર વધેલો નથી આંકડો છૂટો રાખો વધે નહી એમાં તાર જો તું આમ રાખી હોય તારી નાખી પછી ચાલતું ડબ્બો નાખ્યો એટલે આ એને એક અંતને કરબો દેની અને એને એક દરગરા કરબો દે હા એ માનાન સિસ્ટર લોકે લીયા અમાર કે બંદન તો આય આવી વાત દી છે ને એ દા ઇસાડ નો પ્રવર્તમાન આયલો થાય છે નાથી કરનો સતીલા માં એનો ઉપર અને સાચા પ્રોજના પૂર્વ સંકેત ને આધારે થાય ને પુરુષાર્થ ના પુરુષાર્થ ને આધારે ભાવ કરે છે એ લાવવાનું પણ કર્મ ને અધીન એ લાવવાનું પણ કર્મ ને ને કે સર્વશક્તિમાન કર્મ જ વધારે સર્વશક્તિમાન થઈ જાય આ પુરુષાદ જો આ પુરુષાદ ના હોય તો પછી કર્મ જ સર્વ થઈ જાય ને હા એ બરોબર છે એ કર आप आत्मा करता तो भाव कर भावकर्म ए कई रीते नहीं करता तो अज्ञान दी करता है આપડે પુરુષાર્થ થયા જ કરે કે આપડે કરવું જ જોઈએ આપડે જ્ઞાન લીધા પછી પુરુષાર્થ થયા જ કરવો જોઈએ ને થયા કરે આપડે ન કરે આપડી આપડી આપડે નિશ્ચય હોવો જોઈએ ના ના ભાન આપણે सब हो जाती है प्रज्ञा ऐसी प्रज्ञा ऐसी प्रज्ञा जब मिलती है तब सत्ता सब कुछ आपाप हो जाता है आज कठिनाई यही है कि प्रज्ञावान बहुत कम है आज कठिनाई ये है की प्रज्ञावान बहुत कम है बुद्धिमानी भरे बुद्धिमानी सारे है, है। प्रज्ञावान बहुत कम है કે બાદ સારા સંસ્થા સંસદ બદલ જાતા નુનિ લંકા સા મુનિષે નૌકા સા लौका शाह लौका शाह के बाद ये लवजी लौका शाह हाँ लौकाशाह हाँ और लौकाशाह ने यह मूर्ति पूजा के बारे में कुछ विरोध फिर उसके बाद यह लवजी धर्म सिंह धर्म सिंह मुनि नौकाशानी पक्षी नौकाशा पक्षी धर्म दरंग, नवजी धर्म सिंह मुनि अगला पक्षी था ये सारंगासी हो गए સ્થાનક વાસિયો હા નૌકાશાની બાદ સ્થાનક વાસી બને સ્થાનક વાસી કે બાદ સત્રસો આચાર્ય ભિક્ષુ ને તેરા પદ થી સ્થાપના ભિક્ષુ આચાર્ય ભિક્ષુ લાજી આજ હા ચલ બહુ ક્રાંતિકારી નહી થઈ એક પુસ્તક મેં આપુ વિચાર દર્શન કંઈ એક થયો તો ભિક્ષુ વિચાર મુનિ થોડી પેલી મેં વાત કરી એમને કે દાદા નું નિધિ બધાને આવી રીતે રહેશે નિરંતર પછી એના પછી એમને પ્રશ્ન પૂછ્યો કે આપ શક્તિપાત માં વિશ્વાસ કરો છો વિશ્વાસ ગલત સબ ઠીક બિલકુલ ગલત હોય ભક્કાને વાળી વાત હોતી શક્તિપાત કરતા વાત શક્તિ નહી ક્યાં કરેગા ઉત સબલ બોલતા કે હમ સત્યા તમારે પાસે ગલત બાતો કરતાન આપે કુ ગાના સમોલ જ હા ગીતા નિર્ભર આપી કો ખબર આદમી કોઈ ખબર તો હોતા નહીં પર આપ ક્યાં વિશ્વાસ કરે સંબોધિત કરવા તમે શું તમે શું વિશ્વાસ કરો તો સંબોધિત કરવા તમારા માટે તમારા માટે કરતા કરે બસ કોઈ કરોહિત ચલા સાધા ચાર હેતા આદમી કો દસ પંદર હજાર આદમી કો સમોહિત કરવા ને તો મસ્તિષ્ક સોતા હૈતા મસ્તિષ્ક જાગૃત નહીં રહે સમોહિત કરવા મસ્તિષ્ક સો જતા નહીં રહેતા જાગરણ ની પ્રક્રિયા નહી તો મસ્તિષ્ક કો સુપ્ત કરવાની પ્રક્રિયા જૂસરી ચીજ ને આલંબન ની જરૂરત નહીં જાત લાઈન હોય હા બિલકુલ ઠીક છે આગવાદ ભેટ વિજ્ઞાન બસ દો પાર્ટી હમ ક્યાં શકાય મેદા કે કરતાન તો ત્રાટક કભ્યાસ ક્યા તો કરતા પરતા સહી નહીં સંમોહન જાદુગર કરતા હા જાદુગર કરતા કરશે જાદુગર और ये सारे सख्ती साथ और सम्मोहन करने वाले मुझे तो जादूगर ऐसी कम नहीं लगे नार बड़े जादूगर ये यहाँ प्रेम प्रेम यह अच्छा है जेम जनकारी गंदा का प्रेम यह अनुमोहन व्यक्ति यह प्रेम और अनुग्रह ये तो ठीक बात है अनुग्रह करना भी ठीक बात है प्रेम अनुग्रह करना ये ठीक बात है प्रेम एक आदमी है गंदा कर दिया है प्रेम चालू हो है हाँ समझे <laughs> तो शिल्पी बात किया शिल्पी बात करने वाले किया मुस्लिम भी होता है ऐसे साथ ही एक दिल्ली में एक आदमी आया नहीं है जगदीश मार्ग नहीं है तो सब अग्री मार्ग है मिठा मार्ग है ही मार है <laughs> ये संस्थाई विपर्य और अनंत व्यवसाय तीनों मोक्ष मार्केट प्रतिकूल होते है। आ, रहता है और गुरु रहता है दोनों को चलता है हाँ शक्ति नहीं, नहीं।, नहीं। राजस्थान में दोहा कहते गुरु लोधी केलो लालची दोनों उठेले दोनों डूटिया भापड़ा देश पथर की ना હમ તો માનતા કે કોઈ બી આદમી કોંગ બંધ હોય ઠીક બહુ અચ્છા બંધ નુકસાન કામ હુ નહી સારી સમસ્યા આઠકી આજ સારી સમસ્યા માનસિક તનાવ આજે સારી સમસ્યા આજે બધા પ્રોબ્લેમ ઉજ્ઞા આઠદ્રજાતા ધર્મ ધ્યાન શુક્રોકા બિલકુલ ઠીક બનાતા બનાસ વસ્તુ બાત તો હમ કે જીવ આ તો ધ્યાન દેગા કોઈ કામ આશાને આશા પર બલ દીયા આશા બહુ અચ્છા આજ વાત સહી તમે આ પહોંચ્યો એટલે કે મને એટલા માટે તમારું વધારે પસંદ કરેન કે સાધન બરાન પહોંચતા હે કે જીદા આસો ધ્યાન ન કરે સૌથી ઘણા બસ એકતા હોય કોઈ ગાડી દેવે મારે તો ધ્યાન અગર થી બચા તો સહી હર્થમાં ધાર્મિક હોતા સહી હે શાંતિપૂર્ણ જીવન જીતા અગર તો તબીબો સચ્ચા ધાર્મિક હોતા શાંતિપૂર્ણ જીવન જીતા હૈનતા જાણે વાળા હોય રમજા કારખાના ચલ રહ વહી રહ્યા સારા પકડા હૈતાલા આક એક્ હોતી હતી કભી આત્મજ્ઞાન કઠોરતા ની હોતી સરળતા હોતી નમ્રતા હોતી તમારા નમ્રતા દેખાતી મેરી કઠોર શાંતિ મુક્તિ વિજુતા મૃત્યુતા હા રજુતા મૃત્યુતા જ્ઞાન ન હો તો આત્મજ્ઞાન થી બંધ ની રહી કમા કમા દઈએ હમક ક્ષા નહી હોય તો કે જ્ઞાન કહેતા ગલત બાળકી બાકી તમે ફાયદા જ્ઞાન એ પરિણામ હોના બિના બિના કુછ બિના બિના ધર્મ કા સ્પર્શ હિવાદર સૂત્ર સંબત દસ ધર્મ કે ચાર દરવાજે શમ્તિ મુક્તિ અજવે મધ્ય શાંતિ ક્ષમા મુક્તિતા આરજવર માન ઈ ચાર દ્વાર એન પ્રવેશ નહી આગે ધર્મ ની વાત તો કઈ હું શક્તિપાત નહી સમોહન ભી નહીં આત્મજાગરણ એટલે સારી છે તમારી પાસે કે સંબોહન નથી શક્તિપાત નથી કેવળ આત્મજાગરણ ની વાત છે જાગરણ કે આત્મજાગરણ બંધ હોના ચા બંધ હોવા તો માનેગ્ય રસ્ય ધાર્મિક તો એ બન ગયે કે પચાસ વર્ષ થી ધર્મ કરે રાત્રે રોજ સાથે ચાલુ ધર્મ કે સાથ ચાલ રહ પચાસ વર્ષથી ધર્મ કરે મેં બોલતા હું કે ભાઈ મહેનત મહેનત જા આનંદ આવતા એ પ્રગતિની આજુન હોય મનુષાને અનંત વાર કરી પણ કાર્ય કર્યું નહીં કે સાધુ કા બેયમ રાહક ની ક્રિયાથી વિનંત જન્મ કરવા અનંત એમ ક્યાં જન તક જન તક સાધન બહુ ક્યાંક હમને એકવાસ નહીંયા એક આપણે એક નહીં ક્યા મેં બી કમ કરતા હું એક કરતા હું દસ મિનિટ અધિકાર અધિવાર કરે નથી